દા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર દા ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર રા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો રાધા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो oh, दादा भगवान ना सिम जय जयकार हो दा oh, दादा भगवान ना सिम जय जयकार हो, जै जै हो oh, दा, दा, दादा भगवान ना सिम जय जयकार हो दादा oh, दा दा दा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 જય સચિદાનંદ જય સચિદાનંદ કારણ તો આમાં જવાબમાં સમયલું જ હોય છે કોઈ પણ જવાબ એવો નથી હોતો કે જેમાં કારણ ના હોય પરંતુ કારણ સમજાતું નથી કોઈને કારણ કે કારણનું કારણ પ્રાપ્ત નથી મોટા મોટી વાત આ છે અને વ્યવહારમાં પણ વિશ્વમાં આજે માનવ સમાજને મન માનવ જીવનનું કારણનું કારણ અને આ જગત અને જગતની વ્યવસ્થા અને સ્થિતિ એનું કારણનું કારણ એ આખું વિજ્ઞાન જો આજે સામાન્ય જનને સારા ભારતમાં તેમજ વિશ્વમાં સમજમાં પ્રકાશમાં આવે જે સુરતનું રિસર્ચ સેન્ટર ખૂબ ખૂબ કામ કરી રહ્યું છે મને લાગે છે આજે આઠ દસ વર્ષ થયા કેટલા આઠ નવ વર્ષ થયા છે આજે તો એ કારણનું કારણની વાત છે વ્યવહારમાં એટલું જ અગત્ય ધરાવે છે જેટલું નિશ્ચયમાં પરંતુ નિશ્ચય વ્યવહારના વિજ્ઞાનની સમજ વગર કોઈને ખ્યાલમાં પણ નહીં આવી શકે એની ઝાંખી પણ નહીં થઈ શકે ઝાંખી ઝાંખી થાય તો ઘણું કહેવાય ખાલી ઝાંખી જ થાય જ્ઞાન બ્ઞાન બાદ જવા દો આપણે ઝાંખી બહુ જ છે એટલા માટે જ આપણું માનવજીવન આપણે બધા આ આત્મજ્ઞાન પ્રામેલા હોય અને દ્રષ્ટિવાળાઓ એક એક જણનું એક એકનું નિમિત્તના વાઇબ્ર વાઇબ્રેશનો કલ્યાણના બધા જ અને વ્યક્તિગત રીતે જેના જે રીતે નિમિત્ત હોય તે રીતે બહુ કોઈ કામ કરે બહુ જરૂર છે અને એ સ્પંદનો તો બધે પહોંચી શકે હમ જગત કઈ રહીશ કઈ છે એ રહસ્ય ભરે જગત ની વ્યવસ્થા સમસ્યા છે ત્યાર પછી પેલો ભગવાન કેવું હશે અને ક્યાં હશે આવું પાછું સારું પડે એમને આપજો ગવાશે બે લાઈ સના તૂંચનો સના પ્રશ્ન ગુજનો કા દાદા કે છે દાદા એટલે શું કે ભારત વર્ષ શું કહ્યું આ બહુ ખાસ સમજજો આપણે ગુજરાતમાં છે નાના ગામમાં જન્મેલા છે ભાદરંગ ગામમાં પરંતુ ભારત વર્ષ છે ગુજરાતી ભાષામાં હોવા છતાં પણ અને આટલા જ માટે એમનો સંદેશો આજે સારા ભારતમાં ખૂણે ખૂણે પહોંચે એ શરીરના માધ્યમો તો કેટલા ફરી શકશે આપણે પરંતુ આ પ્રિન્ટ મીડિયા અને આજની ટેકનોલોજી એ ઘણું કામ કરી શકશે શરીર અહીંયા બેઠું બેઠું આજે ભારતમાં ગમે ત્યાં એ સત્સંગ અને પ્રશ્નોત્તરીનો વાર્તાલાપ એકબીજાના પોતાના લાભાર્થે કરી શકશે એવો લાભાર્થ કે એ એના સુખના સ્પંદનો બધે જ ફેલાવી શકે એવો લાભાર્થ પોતાને અને તે દિલમાં દિલના સુખના બહુ જરૂર છે અને વૈશ્વિક પ્રતિભા છે આજે અજબ ગજબની છે એ દાદા ભગવાન એ દાદા ભગવાન અને એની સમજ એ માણસની પોતાના સ્વરૂપની સમજ છે આ વાત બહુ સારી રીતે અને વૈજ્ઞાનિક ઝડપથી સમજાવી બહુ બહુ જરૂર છે આપણે સંગના વાતાવરણમાં સત્સંગના વાતાવરણમાં અને આપણે બધે જ કેન્દ્રો અને બધા જ સત્સંગના કાર્યક્રમોમાં એટલા પૂરતું તો હોય છે પરંતુ એમાં આવું મોટું ફલક થાય એ બહુ જરૂરનું છે સમજી ફલક પ્રસાર પંદનો એક નાની કાંખરી પડે પાણીમાં સ્થિર સરોવરમાં અને સરોવરને તો બેંક છે એટલે એ જગતનું કારણ જે વાયબ્રેશનથી સર્ક્યુલર છે અને સિક્લિકલ ટાઈમથી છે સમયથી સિક્લિકલ ટાઈમ જે પણ આજે લોકોને સમજાવી શકાય એવો છે બહુ સારી રીતે આજના શ્રેષ્ઠ સાયન્ટિસ્ટો આઇન્સ્ટાઈન જેવા પણ આ કારને સમજી શક્યા અને કારણે આજે મોટા મોટા ફિલોસોફરો અમેરિકા પશ્ચિમના દેશ કે બધે કેવી રીતે સમજે છે કે ટા ટાઈમ ઇઝ લિનિયર સમય લિનિયર એટલે સીધી લાઈનમાં જાય છે બોલો સાહેબ આપણા ભારતીયો પણ સારું સારું ભણેલા ત્યાં પણ એમને આમાં ઘણી રીતે સિક્લિકલ નેચર કાયરનો વિશ્વનો જીવનનો આ બધો સમજાવવામાં આવે તો એટલું જલ્દી પહોંચતું નથી કારણ કે પેલી ઇન્ફ્લુઅન્સ બધી આવી જાય છે એકેડેમિક ઇન્ફ્લુઅન્સ કેવી એકેડેમિક એકેડેમિક ઇન્ફ્લુઅન્સ પોતાના વ્યક્તિગત રીતે ખોટી નથી પરંતુ માનવ સમાજ માટે સમૂહમાં બધા સાથે જીવવા માટે એની એટલી જરૂર નથી જેટલી એક સામાન્ય માણસની જેને સમજમાં પ્રાપ્ત થાય અભણ સ્ત્રી બાળક ગમે તે હોય અભણ તરત જ એને પહોંચી શકે એ જરૂરનું છે આ જરૂરનું છે અને એકેડેમિશિયનો આ બહુ સારી રીતે બની શકે છે પરંતુ એમનું નિમિત્ત ઉપરના પ્રકારનું હોય પછી નીચે ઉતરવું પડે એને મોટા સાહેબ આ કંઈક કામ આપો થોડુંક ઈચ્છા તો બહુ છે એ આવું એ બહુ સારું કામ કરે છે બરાબર સપોર્ટ આપો છો ને હે અમારા મિને મિનેશ આનંદ મીને આનંદ કે કુમારે નથી હતો હે હવે તો દીકરો મોટો થઈ ગયો હં મનેશજી મહેતા એન્ડ એસોસિયેટ્સ મનેશ મહેતા એન્ડ એસોસિયેટ્સ વાળા હા અને ડૉક્ટર સાહેબ અમારા વડીલ અપ્તપુત્રોમાં આજે નિમિચંદ સાહેબજી આવ્યા છે અમારી પાસે નિમિચંદજી આ નિમેશ આનંદજી સાહેબ વિનંતી કરીને બોલાય તો ખરી વાતો કરતો બે પાંચ છ વખત વિનંતી કરી વખત એ પછી બધે ફરફ કરે છે એટલે ટાઈમ ના મળે ને એટલે ફરતા ફરતા નજીક આવે ને જે પેલા વિહાર કરે છે એવી રીતે છે આવતો હવે અમાર ત્યાં પધાર જોરિસ્સા ને બધા હું જાણું છું બઉ જરાય નવરા બેસતા નથી આપી સાહેબ નિવે અને બેસે પહોંચી ગયા દાદાનો આજે આશય આજે બહુ બરાયો છે સારી રીતે બરાબર છે અને બહુ સુંદર કામ કરી રહ્યો છે અવાજ બરોબર આવે છે પહોંચે છે પાછળ હા તો આ કોણ ધીરુભાઈ ગાઠાણી સાહેબ લઈએ સત્સંગમાં રિસર્ચ સેન્ટર તો એક પ્રકારનું એકેડેમિક અને હાયર લેવલનું છે પરંતુ એ નીચે આવવા માંગે છે અને આજે બેસ્ટ પ્રકાશન કર્યું એને આજ સુધીના આઠ નવ વર્ષની કેરિયરમાં તે આપતા વાણી નંબર એક એને જુદા જ ફોર્મેટમાં મૂક્યું કશું બધ્યું નથી એનું એ જ છે પરંતુ સારા ભારત માટે ખૂણે ખૂણે પહોંચે એના માટે ઇંગ્લિશ લેંગ્વેજ જે કોમન લેંગ્વેજ બધાને માટે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ અને મૂક્યું આજે એમનું જોજો તમે બધી રીતે આપણે સંગ અને એમાં બધું બરાબર છે પણ આપણે દાદા કોઈ દિવસે રીઝીડ નહોતા શું કહ્યું ચુસ્ત નતા પાણી માફક બધા તારી મમ્મી આવી છે આઈ છે ખરી તારી જોડે સારું તો તું કેટલું રહેવાનું છુ કોને લેવા આવ્યો છું એકલો જ બાર ને ખબર કરવા બીજું કે આપણા આપતા પુત્ર મહેશ આનંદજી ખરા ને વડોદરા ના ભાદરંગ એનો આ ભત્રી એના મોટા ભાઈ દીકરો ખરું કે નહી નાના ભાઈ બે વર્ષ થી હવે હું લોસ એન્જલિસ જવાનો મારો પ્રશ્ન એ છે नो मतलब कई होली દસ વાગ્યા પછી બિલો નોર્મલ થતો જતો જાય અરે મીડિયન ટાઈમ છે આખો મીડિયન ટાઈમ અલીન ખરું કે નહી એટલે તો બ્રાહ્મૃત કહ્યું એનું એ સતયુગનો કાળ આ કળિયુગમાં જીવી શકાય એવો ટાઈમ છે એ સમજાયું જેનો જેવું એડજસ્ટ દરેક તે પ્રમાણે ચારથી છ કોઈને પાંચથી છ હોય તો થઈ શકે છે પણ ચાર થી છ હોય તો બહુ અને આપતા પુત્રને તો ત્રણથી છ જ રાખવો પડે એ લોકોએ હા પછી અમારે નિમિષા નથી સાહેબ અમારે આટલું બધું ફરવાનું ચાલે સાધુ પુરુષો એવું રાખવું પડે અને શાસ્ત્રોમાં બહુ લખ્યું છે અમારા દર્શિં મહેતાના ભજનની આમત બહુ છે કે સાધુ પુરુષો તો બે વાગે જ એમની રાત્રિ પૂરી થઈ જાય અને પછી લાગી જાય આખો ક્રમ એમનો લાંબો ચાલે એવું કહે છે હં પણ આપણે એવું નથી આપણે દાદાએ કહ્યું છે કે આગળના પેટ ચોરી ચોરીને સૂર ઉભા કરેલા એ ક્ષમાવાના છે શું કહ્યું આગળના પેટ ચોરી ચોરી તે વખતે પેટ નહોતું તે વખત પેટ નહોતું પણ પેટ ઊભું થશે ને એમાં આપણે અનુભવ લેવા માટે આવી રીતે ચોરીએ પેટ ના કહેશે એટલે સૂક્ષ્મ પેટ હતું તે વખતે જન્મ પામ્યું નતું એટલે એ કારણ પેટ હહી તો કાર્ય આવે નહીં તો આપણે અનુભવ કેમ ન થાય સમજીએ કેમ કરીને આપણને જે પદાર્થ પાઠ ના આપે ત્યાં સુધી બોલ એ જ આપે છે કે નહીં સાચું કેમ આવે બહુ આપે છે દરેકના અનુભવ છે તને આપે છે ને હા એટલે લિનિયરની વસ્તુ જુદી છે હા અને સવાર પડે છે સાચ પડે છે પાછું સવાર પડે છે કે નહીં આ સીધી સાદી વાત છે સરિકલ ટાઈમની તો બહુ સીધી સાદી વાત છે ઘડિયાળનો કાંટો એ સૂચવે બધું જ છે માણસે બનાવ્યું છે પ્રમાણે પણ એની સમજ વિકસી નથી એની કારણ કે એ બિલીફમાં જે બિલીફ હોય એમાં પણ એને જે પ્રગતિ કરવી જોઈએ એ પ્રગતિ કરવાનું વિજ્ઞાન આજે એ નથી બધે એટલે આ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાનથી પ્રસાર થાય અને વિતરાગ વિજ્ઞાન કહીએ આપણે શું અગર તો ઇનર સાયન્સ એટલે આંતરવિજ્ઞાન કહેવું વધારે યોગ્ય રહેશે સમજાયું થઈ ગયો તારો પ્રશ્ન થઈ ગયો સાહેબ માટે નિશ્ચય બંને ભાગે જ રહેલું છે અને કારણ કારણ એના આગળ જ આખું આ જગતનું ક્રિયાશીલ પણ રહેલું છે અને માણસના જીવનનું ક્રિયાશીલ પડ્યું રહેલું છે માણસના જીવનનું ક્રિયાશીલપણું જન્મ ગર્ભમાં હોય છે ત્યારથી ચાલું થાય છે એનું દેહનું બંધારણ થાય છે ત્યારથી ચાલું થાય છે પણ ત્યાર પહેલાંનું છે ત્યાર પહેલાંનું તો પહેલાં નહોતો એવું નહોતું એ પહેલાં હતો માટે આ ગર્ભનું બંધારણ થાય તો થાય જ નહીં જી નહીં જી નહી આજે તો આ માણસો સેલના ટ્રસ્ટ્રકચર ના તેને શું શું વાતો કરે છે બરાબર છે આજના વિશ્વ માટે બધો બરાબર છે પણ એ બધી વાતો કેવી છે કે સ્વાસ્થ્ય માટે એટલે શરીર જો સરખું હોય ને તો પહેલું સુખ નર્યા એવું કહે છે પણ શરીર સુખ ના હોય તો શું તો દાદા કહે છે જેને ઉત્તમ ભૂખ લાગે એટલે અંદર કાંકરા નાખે ને તો એ પચી જાય કાંકરા પચી જાય એને એ બહુ સુખીયો માણસ કહેવાય હવે આપણે કહીએ કે આપણું અક્રમ વિજ્ઞાન કે ઊંઘવાનું બહુ ના હોવું જોઈએ પણ કુદરતી નિંદ્રા તો હોવી જોઈએ કે નહી ના હોવી જોઈએ કુદરતી નિંદ્રા એના માટે વાત છે શું છે હમણાં દેખાતા નતા તમે શોભના એમ કે ચાર બહુ સરસ કેવું પડે બદ્રીનાથેગા કેદાર બેદાર કેદારનાથ એ ઋષભદેવ નું ત્યાં સ્વરૂપ છે હમ સમજી ને અને બદ્રી બદ્રી નારાયણ માં એ સાધુ પુરુષો નું સ્વરૂપ છે બધા સંન્યાસીઓના અમારે બધે અમારે જવું ના પડે ફરવા માટે અહીંથી અહીં બેઠા બેઠા ફરી લઈએ બધે અંદર બહુ દાદા એ કળા ગોઠવી છે કઈક ચા એ ગોઠવી દીધી છે શું પણ મહાત્મા યાત્રા ગોઠવે ચાલો તારે શરીર ને કઈક જાત તૈયાર થઈ જાય ચાલ રેડી થા નમો વિત્ર દાદા ભગવાન ના અસીમ જે કારો જય સચિદા અમારા ગાઠાણી સાહેબનું આ પ્રમાણે જ ચાલુ થાય બધું જ એમનો વ્યવહાર આમ ચાલુ થાય અને સત્સંગ હોય તો સત્સંગનો પ્રશ્ન કોઈ પણ હોય બધું આમ જ ચાલુ થાય બે પડી ગયું છે આ એમને નીચે લખેલા વાક્યો ઉપર એમને જરાક સમજ વધારે મળે તો સારું એમ કે છે લઈએ આપણે પહેલા પહેલું दूक टंकोत्वरूप अपना शुद्धात्मा टंकोत्कीर्ण स्वभाव टंकोत्व अविनाशी का अंतिम चरम सीमा पहुंचे जैनितर पोचे क्यों गुण हैबाद अव्यवाद शरीर है त्या सुधी આ બાધા પીડાવાળું શરીર છે આપણું ત્યાં સુધી આ અવ્યા ગુણ અને એની ભજના બાધાપીડાના સમયમાં આપણે જેટલી રાખી શકીએ એટલું જ આપણને અવ્યા બાદ પણ કંઈક કંઈક ચખાતું જતું જાય ક્યાંક એનો સ્વાદ આવે ધીમે ધીમે આવે એકદમ ના આવે અને એનો જ અર્થ આ ટંકોત્કીર્ણ છે ટંકોત્કીર્ણ શબ્દ બહુ જ ઓરિજિનલ છે ઋષભદેવ દાદાથી ચાલ્યો આવેલો આજ સુધી અને બધા તીર્થંકરો ભૂતકાળના વર્તમાન ચોવીસીના અને ભવિષ્યના બધા અનંત બધા એક જ આવા શબ્દ છે કોમન આજે પણ એ સચવાયેલો છે આવા પણ ટંકો કીળ કોઈ એનો અર્થ સીધો નહીં કરી શકે એનું ટ્રાન્સલેશન નહીં કરી શકે પણ આપણા અમીન સાહેબે અરે આપણા શાહ સાહેબે બહુ સારું કર્યું કે ઇમિસિબલ શબ્દ વાપર્યો એમને કયો કેમ જેમ જેવી રીતે તેલ પાણીમાં ભરી શકતું નથી એવું એનો સ્વભાવ છે તેલનો એટલા માટે શું પાણીનો સ્વભાવ છે ના કહેવાય કે એને ભર પાણી એને ભરવા નથી દેતો એવું કહી શકીએ નહીં આપણે પણ તેલનો સ્વભાવ છે ભળી નહીં પાણીમાં સમજાયું ને આવ એટલે એ તેલની જગાએ આ ટંકો જ મૂકવાનું પણ એ તો પેલા સ્થૂલરૂપમાં છે એ તો ગ્રોસ સમજવા માટે સમજાવી પાણીની જગાએ આપણે આ વ્યવહાર રાખો એટલે આપણે દૂધ વાળા અને વ્યવહારનું પાણી બધું એટલે કે આ તો અદભુત વાક્ય છે અદભુત છે ક્લાયમેક્સ છે આ તો સ્થુરતમથી સૂક્ષ્મ સ્થુતિની તમામ સંસારી અવસ્થાઓ એટલે કે મન વચન કાયા માનવ જીવનની માનવ જીવન માત્ર એ સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ કંઈ એ લિંગદારી હોય એનો પ્રશ્ન નથી આવતો પરંતુ ખાસ કરીને એ માનવ માટે સ્થૂળતમથી સૂક્ષ્મતમ જીવનની સંસારની તમામ અવસ્થાઓ કહી સંસારની એટલે રોજિંદા જીવનની માનવની અને માનવની એટલે માનવનો સમૂહવાળું વિશ્વ આપણું અને એમાં એની અવસ્થાઓ અવસ્થાઓ એટલે ક્ષણે ક્ષણે પલટો પામતી અવસ્થાઓ બધી જ અંદર મનથી थी, थी, थी, थी, थी, थी, थी वाचा थी बोलवाचा व्यवहारों कायाना व्यवहारों पांच इंद्रिओ थी फाइव सेंसीस अवस्थाओं बनवाज करे फाइव सेंसीस बनती अवस्थाओं से वाचा सीवाय बोला वाणी सीवायनी बाकी अवस्थाओं से बदी आम तो स्थूल में जाए परंतु कारण आपमें कारण न कारण पम् छे कि आ भटकवा કારણ ના કારણનું એનું કારણનું કારણ શું છે તે આપણે પામી ગયા ભટકવાનું પણ ભટકવાના કારણ દાદા એ કહ્યું કે અજ્ઞાનતા અજ્ઞાનતા કવિરાજે પદ લખ્યું કવિરાજ કે કોઈ આપણો ફાધર અહંકાર છે એવું કશું લખ્યું છે ખરું કે નહીં પણ બોલો ને એકાદ લાઈન તો બોલો અહંકાર અહંકાર અહંકારના પિતાન છે આવું એ બધા રસી લાગ્યું બધું કવિરાજના અનુભવ કેવા થયા હશે જોવા જેવી વાત છે અને કેવા સ્વાદ અનુભવ થયા હશે એટલે આખું જૈન પૂદગલને બહુ સુંદર શોભાવ્યું છે એમને ખરેખર અને બાળપણથી એમના પિતાજીથી એમને સંસ્કાર મળ્યા આપણે જૂનાગઢની યાત્રાની સીડી બધે તમે જોઈ હશે બે કે પાર્ટ વન એન્ડ ટુ છે ને હમ તમે જોઈ બેન તો જુઓ તો ખરા તમે ભલે ના આવી શક્યા પણ જુઓ તો ખરા તમે ડો હા બધાને આપવામાં આવે છે પણ તમે હાજર નહીં હોય નહીં મળી હોય તમે સુધીરબેન ક્યાં જવાબ મળશે મળે ત્યાંથી આ જીતુભાઈ છે આપણો હં અરે અમદાવાદ કેમ બહુ નિંદ્રામ પડી શકે શું બધું બધે ફરીએ બધે ફરીએ આપણે ના ગમતા ત્યાં પહેલા જવાનું આપણે તો જવાનું પણ સંજોગ જોઈને સમય બધો જગ્યા સંજોગો જોઈને જવું જોઈશે હા નહીં તો એમનું ના વધે એવું નહીં કરવું આપણે કરવું નહીં પરંતુ એમને અંદરથી લાગે કા દીખ બહારથી આમ ગમતા નથી પણ આમ ના ગમે એ વાત નથી કંઈ આમ તો એવું લાગે થોડું થોડું લાગે ના લાગે દિલ તો બધાય ને છે એટલે આ વાક્ય અદ્ભુત છે ભાઈ તો શું આમાં સમજવું છે તમારે કહો સ્થૂળતમથી એટલે આ પાંચ ઇન્દ્રિયોથી ખાસ કરીને જે પાંચ ઇન્દ્રિયો આપણે બધા મનુષ્યના વ્યવહારમાં એક સાથે છીએ એમાં દરેક બુદ્ધિથી પણ પાંચ ઇન્દ્રિયોના વ્યવહારોને સમજી શકાય છે બુદ્ધિથી પણ બુદ્ધિથી સમજણ અંદર જાય છે ઝીણવટમાં પણ એ સમજી શકાય છે દરેક આ આમ આમ બધું માપી પણ શકે છે અને મન પણ માપી શકે છે એ બુદ્ધિનું ફંક્શન છે પણ આ શરીર શરીરને મારફતથી કરે છે એટલે પહેલાં પેલું અસ્થુળ શરીર બહારનું પછી એ અંદર સુક્ષ્મ શરીર આવ્યું આપણું અંતઃકરણ ખ્યાલ આવ્યો ને એટલે સ્થૂળતમ એટલે કે કોઈ પણ કોઈ પણ તમને અંગુલી નિર્દેશ કરી શકે આ પાંચ ઇન્દ્રિયોના આપણા વર્તનમાન વ્યવહારમાં બધી જ રીતે જરાક પણ અને નિર્દેશ તો છે કે છે લોકો જનરલી કોઈ કરે નહીં બધા પણ એને થઈ જાય અંદરથી એ બધું સ્થુલમાં ચાલ્યું જાય એ બધું સ્થૂળમાં ચાલ્યું જાય અને એ ह दशा वर्ट अंशे आज्ञाधर्म दिल अंदर जीव स्वादी अह दशा वर्ष આ કાળમાં અપરિગ્રહ દશા વર્તવી બહુ મુશ્કેલ છે સર્વકારમાં મુશ્કેલ છે એ પરિગ્રહ થી છૂટવા માટે તો આ ક્રમ માર્ગ છે આખો ત્યાગ માર્ગ કહેવાય છે અને કેવી રીતે તો કે સંયમથી સંયમિત જીવનથી એટલે વિતરાગ માર્ગમાં અને આપણે મહિર ભગવાનના આજ્ઞા બોધમાં ત્યાગ અને સંયમ આ બે ઉપર ખાસ લીધું સમજ ને અને ત્યાગ સંયમ પૂર્વકનો હોય તો જ માણસને વૈરાગ્ય દશા અંતર આવે એની બુદ્ધિ પણ એ બાજુ વળે અને મનનું વલણ પણ એ બાજુ જાય બધું વૈરાગ્ય દશા વૈરાગ્ય દશા એટલે આપણે આમ ઉદાસીનતા તો ના જ કહેવાય પરંતુ ફિકા પણ સંસારમાં સાહેબ એવું નહીં બોલતા નથી કઈ કહો દીપ આવે છે કે નહીં દીપક આવે છે આવે છે તને અંજલી બેન શું લાગે છે પરાણે જીવવું પડે છે કે પછી હા છું કે બધા મહાત્માનો અનુભવ છે આ પણ હસતા હસતા પાછલ હસ પાછા એ મજા છે એમની એવું એ એ મજા છે એટલે હસતા હસતા એમ કે હા હા એ વાત હા રડવું હોય તો હસતાં હસતા રડો હા એ તો ખરું જ ને આ શું પડે આ ખરે પડે કેવો પડે તું ખરો દેખું કે આપણે આખું વ્યવહારનું કારણ કારણ આવી ગયું નિશ્ચય નું પણ કારણ કારણ બધું ખુલ્લું થાય છોડી દો લાંબી લાંબી ચર્ચાઓ કરો તમે ઓછા પડે ધીમે ધીમે કલાકમાં કેટલું સિદ્ધાંત આખો કેન્દ્રિત થઈ ગયો છે સિદ્ધાંત જે ક્યારેય પણ એના આખા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ અવસ્થામાં એને અસિદ્ધાંતે ના રાખી શકે પરિસ્થિતિથી શરીરને અસરો આ તે બધું થઈ શકે છે પરંતુ અંતરથી નહીં રાખી શકે એટલે કેન્દ્ર અહીંયા રહેલું છે આખા યોગીઓ સંન્યાસીઓ બધા જ ધ્યાન કરી અને અષ્ટ બધું કરે છે ને એ આટનો આંકડો બહુ મહત્વનો છે ઘણો મોટો છે મોટા યોગીઓ જબરજસ્ત એમાં આ સહજાનંદ સ્વામી આ લગભગ બસો વર્ષ કે જે થયા તે એમાં એ આ કારને વિશે ગાંગી થઈ ગયા ગા અષ્ટાંગ યોગી એટલે દિલથી પણ એ વ્યવહારમાં પણ આટલા બધા પરંતુ એ ત્યાગ માર્ગમાં થયા કૃષ્ણ ભગવાનની ભક્તિ સ્વામી નારાયણના સ્વામી શું કહ્યું હા એમનું જીવન જ આવી રીતે ગયું સેવક ભાવે સેવાભાવે કહ્યું એમાંથી આપણા વૈષ્ણવજી નો પંથ છે અને સવારે બધી સવારનાપોરમાં એ સ્વામી ભાવે આપણે ઠાકોરજીને પૂછીએ છીએ શું કયું ઠાકોરજી એટલે આપણે ઠોકર ના ખાવા દે એવું નહીં લાગે મહાત્મા સુક્ષ્મતમ સુધી એટલે આપણે મહાત્માઓ છે ને સ્થુલ કારણમાં પ્રવેશ્યા છે એટલે કે હવે આપડી એક કઈ ભૂલ પાંચ ઇન્દ્રિયોથી એવી ના હોય કે સામાન્ય મહાત્મા તો એના પણ અંદર લક્ષ્મણ આવે અથવા તો કોઈને બુદ્ધિથી સામાન્યપણે પણ લક્ષ્મો આવે પછી ગામડિયા હોય ભણેલો હોય કોઈ પણ હોય ગામડિયાને જલ્દી ખબર પડે ગામડિયાને જલ્દી ખબર પડી જાય એવું એવું એટલું તો હોવું જ જોઈએ આપણું એટલી ભૂલો તો ખલાસ થઈ જવી જોઈએ ના થઈ હોય તો એની પાછળ મચી જ પડવું પડે સમજાય છે આપણે વિશ્વમાં જીવવાનું જ બધે બધાને જોડે એટલું જ રહેવું જોઈએ એટલે કે સ્થૂળ આ ઇન્દ્રિયોની વાત કરી પાંચ ઇન્દ્રિયોના સમજ ને જે વ્યવહારમાં કોઈને પણ નિર્દેશ ના કરી શકે એવી રીતનું એમનું થાય એટલે પછી એમાં પછી સ્થૂળના સૂક્ષ્મતામાં પહોંચી જાય સ્થૂળ બધું શરીર ભાગ સ્થૂળમાં જાય પણ બહારનો ભાગ સ્થૂળમાં જાય છે અને અંદરનો ભાગ સૂક્ષ્મતામાં જાય છે હવે વાણીનો ભાગ જ છે પાંચ ઇન્દ્રિયો તો ખરી જ પણ છઠ્ઠી વાણી જે છે તે આજે સ્થૂલ છે બોલાય છે રેકોર્ડ થાય છે રેકો વાગતી રેકોર્ડ છે છતાં પણ એટલા માટે સ્થૂલ કહેવાય છે પણ એને સૂક્ષ્મ છે એ સૂક્ષ્મ છે આ સ્થૂલ વાણીનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાવવું મહાત્માઓ માટે બધું અતિ અતિ અગત્યનું છે કારણ કે વાણીનો વ્યવહાર તો સવારથી ચાલ્યા ને તે રેકોર્ડ તો આજે ફટફટ ફટફટ ચાલ્યા જ કરે સત્સંગ અને એ બધી બાબતો ચાલે તો વાંધો નથી પણ ચાલે આમ તો વાત વાતમાં ઘણી વખત અમને મંદર દાદા થોડું બોલવાનું ઓછું કરી નાખજો અમારે તો ગમે તેવું પ્રસંગ હોય ને એને આમ જ એમ જ લઈ જવાનું અમારે હોય કે અમારી બુદ્ધિ નથી લેતા આ જીવન શીખવાડ્યું જીવનમાં જ આવા થઈ ગયા ખ્યાલ આવ્યો ને આપણે જ આપણા શરીર આગળ પ્રત્યક્ષ થઈએ શું કહ્યું તો શરીર આપણું પરોક્ષ રહી શકે ખરું હાચું કોને હમ એટલે શરીર આમ હોય અને આપણને જોયા કરે અને આપણી જોડે એ વાર્તાલાપ કરે સત્સંગ કરે બધું કરી શકે અમારો બધો સમય અમ જ જાય છે જાગતા હઈએ શું કે ઊંઘતા હાઈએ શું પણ એ કોને ખબર પડે કેવી રીતે એનો કે ફોટો શું બતાવી શકીએ बेसि कर परिचय थे कई खबर पड़े तो आवे <laughs> कौन आई के पहलो रीज आज गुरुआ स दिशा नु बन ना हो वो बान कसु ना घड़िया पहुँचना એક જાદુ આ તો એ થઈ ગયેલું બધું સમજાયું એટલે સ્થુલતમથી સૂક્ષ્મતમ એટલે આપણે હવે કારણના ભાગમાં ગયા સ્થૂળથી સૂક્ષ્મ એમાં કારણમાં જવા માટે ખ્યાલ આવ્યો અને એ સ્થૂળ કયું તો કે કારણ સ્થૂલ અરે સ્થૂલ સ્થૂલ તો જગત બધું આખું બરાબર ખ્યાલ આવ્યો અને સ્થૂળ સુક્ષ્મ ભાગમાં પણ આખો ભારતનો બધો સાધુ ધર્મો બધા ધર્મો આવી ગયા બધા અને મોટા મોટા યોગીઓ તપસવીઓ વિચારખો એ બધા હોય ને એ સ્થૂળ કારણમાં જાય બધા એ બધાને એવી જ રીતે સ્થુલ પછી સૂક્ષ્મ આવ્યું સમજાયું પછી સૂક્ષ્મ આવ્યું અને પછી કારણ આવ્યું એ ત્રણ વિભાગ સૂક્ષ્મના ત્રણ વિભાગ કારણના આવી ચાલે પણ કારણમાં પ્રવેશ કરવા માટે આ બધા કોઠા આપણે ભેદવા પડે સૂક્ષ્મના સૂક્ષ્મના એટલે મહાત્માઓને શરીર ફાઇલ સ્વરૂપ થઈ ગયું વ્યવહાર બધો ફાઇલ સ્વરૂપ થઈ ગયું બધો જ ગમે અવસ્થા આવે સમજાયું ને અને એ બધું જ આજે એમની સૂક્ષ્માથી સૂક્ષ્મ શુદ્ધ આત્માની દશાએ કરીને એ સુક્ષ્મમાં આજે પ્રવેશીને સ્થૂલના ભાગમાં એટલે દેખાતી ભૂલો બધું કે પછી સૂક્ષ્મમાં પેસે પછી કારણમાં પેસે અને કારણમાં પેસા પછી કારણનો માર્ગ આવે છે એ આખો ત્યાંથી અનુભવનું પ્રવેશ ચાલુ થાય છે બધો કે આપણને અનુભવ થયો એટલે સ્ટેબિલિટી આવી અનુભવની અનુભવની સ્ટેબિલિટી એટલે કંઈક કાયમનો રહ્યા જ કરે નહીં આપણે ગમે તે વ્યવહારમાં એવું નહીં આ કારમાં અનુભવની સ્ટેબિલિટીસ મિનિટથી કંઈક કિંચિત ઓછું ઉણતાલીસ મિનિટથી એટલે દાદા ભગવાને આપણને પચાસ મિનિટના સામાયિક બધું જ કહીએ પ્રતિક્રમણ આ બધા પ્રયોગો કહે છે કે પચાસ મિનિટમાં અને આમ આધે કલાક ના કહેલા એટલે કલાકમાંથી આપ રહી શકે એમ કાળ એવો છે ને અત્યારે હિસાબે સમજાયું એટલે આપણે પર્યુશનમાં બધા આપતા પુત્રોમાં બધાના પ્રયોગો કરાવે છે ને બધા એને અને કોઈ વખતે શિબિર હોય સત્સંગ હોય ત્યારે પણ કોઈ વખત થઈ શકે છે ને આ બધા પ્રયોગ અને આપણે પછી ઘરમાં ધીમે ધીમે આપણને એની પ્રેક્ટિસ પડતી જતી જાય તેમ આપણે ઘરમાં પોતે જ જ્યારે નવરાશ બધું હોય કંઈ બહારની ફાઇલ કેવું ના હોય તો આપણે બેસી શકાય છે જેવું નવરાસ હોય જેમ દસ મિનિટ ઓછામાં ઓછી ચાલુ કરવાનો આવી રીતે એટલે આ સ્થુરતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો સંસારી એટલે ફાઇલની અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર હું છું એને કેવર જોનાર જાણનાર છું માત્ર માત્ર ને માત્ર ટંકો ક્યુ છું અને જોવા જાણવાથી મને હું ટંકો ક્યુ સ્વભાવનો મને ખ્યાલ આવે છે કંઈક अणसारों पड़ता सम्जा, जाए समझात जाए आनंद स्वरूप छू बीज कोई अन्य अन्यथा रीते आनंद स्वरूप ना हो जय सत चित्त आनंद शू क्यू अपना जय और विक्ट्री ए सत चित्तनी सत चित्त विक्टरी स्वभावजाग खुला थाय फे आखो य आनंद है यहाँ जी જેમ જેમ સ્થિરતા આવતી જાય જેમ જેમ સ્થિરતા આવતી જાય તેમ તેમ એક કારણ શરૂ થાય એ જોવાનું આપણે એ બાજુ જવાનું આ તો સમજવા માટે વાતો કરીએ છીએ આપણે બધા મહાત્માઓ સૂક્ષ્મ અને બધા ફાઇલોમાં નિકાલ થાય છે ને બધો એ બધું એમાં સૂક્ષ્મ ભાગ આવી ગયો કારણ ભાગ ગયો કમ્પ્લીટ આવી ગયો એટલે જો આજ્ઞા સમજી લઈએ તો બધું આવી ગયું અંદર હવે આપણે જીવન આપણું જ જીવનથી આપણે બધા બધી વ્યવસ્થાઓમાં અને અવસ્થાઓ ગમે તેવી હોય એમાં આપણે આજ્ઞા સમજવા માટે ભેગા થઈએ છીએ આજ્ઞા એટલે એમ તો પાંચ સાદા વાક્યો દેખાય છે આપણને પરંતુ દાદા ભગવાને એમના માટે છેલ્લા શબ્દો મૂક્યા છે કે કેવળ જ્ઞાન સમયેલું છે કેવળ જ્ઞાન હવે જૈન સંપ્રદાયથી કોઈ પણ આવે સમજે કાં કેવી રીતે બોલી શકે છે કેવળ જ્ઞાન સમયેલું છે તો પછી એમને સમજ પાડવી પડે પૂછે તો કે હા કેરળ જ્ઞાન સમજવું છે परतु आप कहू के कारण कहूत रह कार्यस्वरूपू आज आज जीवन बे संभावन निकाल मैं बढ़ो एट जीवन में संभावन निकाल भाग में आप એ એકાઉન્ટમાં અને શુદ્ધાત્માનું એકાઉન્ટ આપણું ખોલ્યું જે ખાતે એમાં કમાણી થઈ આપણી એ બેની વચ્ચે થોડો ગારો રહેવાનો જ સંભાવ નિકાલ પૂરેપૂરો નહીં થઈ શકે આ વખતે એટલે દાદાએ કહ્યું કે તમારે સિત્તેર થયું ને તો તમારે આ દુનિયામાં રહી જ ના શકો તમારે આ શરીરનો અંત આવ્યો એટલે સીધા અહીંથી એટલા તૈયાર થઈ ગયા એ સિમંદર સ્વામી ભગવાન છે એ ક્ષેત્ર અને લાયક એવા તે પ્રકૃતિનું ક્ષેત્ર જેવું થઈ ગયું તૈયાર તમારું કારણ સ્વરૂપે અને કારણ સ્વરૂપે પ્રકૃતિ થયું એટલે તરત જ જાય છે પણ આ વિજ્ઞાન આજનું સમજી શકે કે આ મનુષ્યો ક્યાંથી એકથી બીજે ક્યાં કેવી રીતે જન્મે શું છે કરે છે બહુ મોટું વિજ્ઞાન છે વિજ્ઞાન છે પરંતુ આજના વિશ્વને સમજવું જ હોય અને પોતાના જીવનમાં એને પોઝિટિવલી એટલે વૈયક્તિક રીતે જીવવું હોય કે કશું બધું નકારાતું ના હોય પટેલ સાહેબ હા બસ એટલે હવે સમજાયું કે નઈ બસ હવે જઈએ સાહેબ એમાં તો જેટલું વાતો કરો એટલું ઓછું અહિયા સિત્તેર ટકા તમે કહ્યું કે આપણું એ કારણ એવું તૈયાર થઈ ગયું કે ત્યાં આગળ પેલું કાર્યક્ષેત્ર છે ને એ કાર્યક્ષેત્ર આવા કારણ સંગ્રહ બીજા નથી સંઘરતું કારણ સ્થુર થયું ને સંગ્રહ છે એવું અને આ દુનિયા સંઘરતી નથી રહસ્ય છે <laughs> જન્મ થયો ત્યાં જન્મ થયો તમને પણ એનું પતે તો ત્યાં જવાય ને દાદા સમજવાનું તને શું મજા આવે છે દીકરી કેટલા વર્ષ નઈ બોલે અઢારજો કેટલું મજા આવે છે કોણ છે ના આ છેકરી નથી આની મોટી છે ઘડિયા ચાલે છે વખત છે થોડોક હાજુ પંદર વીસ મિનિટ છે ચાલો બીજું લઈએ અવસ્થા માત્ર કુદરતી રચના છે બોલો જેનો કોઈ બાપ હોય નથી અને તે વ્યવસ્થિત છે એટલે આ બે સંક સંકલનમાં જ છે પણ અવસ્થા માત્ર કુદરતી તો બહુ અદ્ભુત નીકળી ગયું દાદાનું વાક્ય અને આ તો જ્યારે જ્ઞાન પામે છે ત્યારે આ સ્થુરતમ સૂષ્ટમતીની વાત છે તે જ્ઞાન પામે છે તે વખતે એને ટંકોત્કણ બેને જુદા પાડી નાખવામાં એ બધું છે સમજ્યું ને એ છે અને આ બધું સમજવવા માટે કે અવસ્થા માત્ર કુદરતી રત્ના છે કારણ કે અવસ્થા એટલે મનથી વાણીથી કિં અને કાયાથી અને અંતરમાં પાછું એકલું મન બોલીએ ખરા પરંતુ અંદર બધું ચાલ્યા જ કરે છે તંત્ર બધું જ એની મેં તે પુષ્કરજન સૂક્ષ્મમાં બહુ જ અત્યારે ચાલે છે સૂક્ષ્મ મશીનરી એટલી બધી અંદર ચાલે છે એનાથી આ મશીનરી ચાલતી આપણને ખબર પડે નહીં તો પડે જ નહીં આ મશીનરીમાં તારું નામ શું છોકરીનું હૃષિતા કેવું ફાઈન છે ઋષિતા ગુરુકુલમાં નામ હતા બધા એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે આ વાક્ય એવું નીકળશે દાદાનું કે આખા જગતને વિશ્વ અને વિશ્વના માનવ જીવન સંબંધીમાં વિશ્વ જગતમાં આ વાક્ય આજે જે તે ભાષામાં એ ભાષામાં જો સમજાવી શકાય તો દરેકને પકડાય એવું છે આ વાક્ય કે આ જીવન શું છે માનવ જીવન આપણું અને વિશ્વમાં અને આપણે જીવવાનું કેમ બધું સરસ સમજાય છે મેં આ ડાયલોગ્સ વિથ દાદાજી એબાઉટ લાઈફ એન્ડ લિવિંગ જે રિસર્ચ સેન્ટરની આપતા વાણી એક ટ્રાન્સલેશન થયેલું જોયું એમાં પેલા મિશ્રા સાહેબ છે પ્રોફેસર મિશ્રા સાહેબ ગજબના છે એમને જ્ઞાન બાકી છે ને એ બાકી એને પહેલાં પણ અહીંયા આગળ સેમિનાર કરી હતી સાહેબ હતા જ ને તમે એ બધા આવ્યા બધા યુનિવર્સિટીના પ્રોફેસરો આપના હતા નહીં હમ તો ગજબનું કર્યું હતું ત્યાં સુરત પર સુરત પર હતું સાહેબ અમદાવાદમાં અમદાવાદમાં અમદાવાદમાં એ આપણા ગુજરાત યુનિવર્સિટી તરફથી થયેલું ગુજરાત યુનિવર્સિટી અદભુત અદ્ભુત હતું એમાં મેં આ અવસ્થા માત્ર કુદરતી રત્ન છે એનું જે ઇંગ્લિશ કર્યું છે અદ્ભુત કર્યું છે એને એક્ઝેક્ટ નથી કર્યું પણ એને એની રીતે મૂક્યું છે કોઈ પણ માણસ બહારનું કોઈ સમાચે ખબર પડી જાય ने ने तो के एक सिक्का सिक्का राजाजू है कूदरत राणी बाजू જ્યોર્જ રાજાની રાણી વિક્ટોરિયા એ તો છે એનું મહત્વ છે ને તો રાણીનું મહત્વ ચેસમાં હંમેશા રાણીનું મહત્વ વધારે હોય આ જીવનના ચેસની રમતમાં એવું નહીં એને ક્વીન કહે છે કે એવું કહે છે કે ક્વીન એ બધાને ગમે તમે ક્વીન કહીએ એટલે પછી રાજા રક્ષણ વગરનો થઈ ગયો શું જોયા કરો છે એવું કે છે હા ભાઈ રાજા એ પછી એટેક કરવાનું ઈઝી પડી જાય બધા સમજાતું નથી બોલો ને સાહેબ થોડું લો ને લો લો તો ખરા આવે થોડો લાભ તો આપો એટલે કુદરત અને વ્યવસ્થિત એ કુદરત જે છે તે વ્યવહારમાં વ્યવસ્થિતનું રૂપક છે રૂપકમાં આવતું આખી વ્યવસ્થા વ્યવસ્થિતની વ્યવસ્થિત તંત્ર છે આખા વ્યવસ્થાનું આખા જીવનનું કેન્દ્ર આખા જીવનનું એ આખું કેવી રીતે આવે તંત્ર એ કંઈ એ અહીં નથી કરતું કામ એ તો બહુ મોટું કામ કરે છે અને એ કંઈ આ સાયન્ટિસ્ટો કંઈ સમજી શકે પકડી શકે માણસો પહોંચે એવું વસ્તુ નથી એ તો વ્યવસ્થા તંત્ર છે આખું જ આ વિશ્વનું અને બ્રહ્માંડી અને એમાં ખાસ કરીને મનુષ્ય વિશ્વ માટે ખાસ એવું એનો અર્થ એ નથી કે આ પ્રાણીઓ માટે નથી જીવસૃષ્ટિ માટે છે પણ મુખ્ય મનુષ્યો માટે છે કારણ કે મનુષ્યો જેમ ટાઈમ બદલાતો જાય અને અવરો ટાઈમ અને એમાં એનું સંચાલન બહુ વધી જતું હોય ધીમે ધીમે વધતું જતું હોય તેમ તેમ માણસ કુદરતથી વિરુદ્ધ જતો જાય છે કુદરત થી વિરુદ્ધ એટલે પછી એ ભગવાનને પણ શું કહીએ આવે અને ને પણ ફાટા બાદ છે એવું કહી દે કો બોલી જાય છે આ લોકો અને છાપી નાખે છાપનારો એવું થાય છે કુદરત એટલે કુદરત તો બહુ મોટી વસ્તુ છે એ વ્યવસ્થિતનું આખું રૂપકમાં આવવાનું આખું તંત્ર છે એનું नहीं तो अँ के व्यवस्थित तो समझा तो बहुत कल्याण थी गल्याण थी गैश्विक मानव बनी गया शू क्यू वैश्विक, वैश्विक। कोईप्वनी मानव व्यक्ति तरह थी जुदी होके आ खरु कहू छू अमरों प्रसार एट आज कि जहाँ ज्या जाइए ना गया तो ना माले एवं कशु तो नहीं बध कोई मले ભારત શું કે વિશ્વ શું સમજ અમારી જોડે જે ભરત છે જે આવ્યા છે કોઈ બતાવવાની વાતો જ ખોટી બધી જીવવાનું છે એને બતાવવાનું ક્યાં હોય કઈ બતાવાનું જ થોડું જેટલું ભરી લે તો થઈ જશે ને હે આપડે કેટલું સ્ટોક માં રહ્યું છે આપડે એકબીજાને નહીં ખાસ નથી નહી ખાસ એક પદ ચલાઈ દો પછી કરીએ થોડુંક લાસ્ટ થઈ ગયું તમારે છે પદ નંબર સાડત્રીસ મુક્તિ સુખ સંચન વ સુંદરા ગરવી ગુજરાત માં गरवा गुजराती नो अखो त्रि परमात्मा गर्वा परमात्मा न सुगोपित गगन सूरज चांद कि सोष्ण संगा गर्वो संगात अडिट अडीठ मोक्षाम शाश्वत भूमियाए गर्वो जालो, जालो गर्वीहीम अंगुली नौका सागर नीग गर्व ज्ञान हले साधी सा गर्व तो डाको रूपी, रूपी रूपी नो घुमटो हटा गर्वा संयोग उदय रूपी अरूपी गर्वी वितराग वृत्ति खोड़ पराग त्यां। विजय त्यां। जड़ पराग जोत गर्वो जड़, पराग जोत गर्वो, आगेवान। जड़ पराग जोत गर्वो आगेवान दादानी सवारिनो शुद्धात्मा क्षेत्र અગોત્રી પરમા ત્રીજું લઈએ આપણે ધીરુભાઈ કે દાદા ભગવાનના સત્સંગમાંથી છે આ એમાં આ વ્યવસ્થિત સમજાયું તો સમજાયું બોલીએ કે સમજાણું તો પણ દાદા ભગવાન તો ચરો થઈ ગયા છે આ વ્યવસ્થિત સમજાયું તો ના આ વ્યવસ્થિત સમજાવ્યું ને એ તો હજુ સ્થુલ સમજેલું છે આપણે બધા મહાત્માઓને નથી સમજાયું નથી સમજેલું છે પણ એ સ્થૂળ ભાગમાં છે હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું બાકી છે સ્થૂળ બધી એટલે સ્થૂળનો વિભાગ ગયો ત્રણ કેન્દ્રોનો ત્રણ સ્ટેપિંગનો એટલે સૂક્ષ્મના ત્રણ વિભાગોમાં આખા બાકી છે કહે છે સમજી લેવાનું કે આપણે આપણે પુરુષાર્થ અને પુરુષાર્થની તીવ્રતાની માત્રા એટલે જાગૃતિ માટેની એ કેટલી દરેકે આપણે મજી પડવી પડે દરેકે પોતાના જ માટે જ્યારે સવારથી ઉઠ્યા રાત સુધી ઉતાહુધી આવો તો કામ તો કામો તો આવે શું કરશો તમે એટલે એને ફેસ કરવી જ પડે તારે ફાઇલ કહેવાય તે સંભાવ નિકાલમાં જાય બધું જ અને સંભાવ નિકાલ કરનાર નથી અને વ્યવસ્થિત કરાવતું નથી પણ હું કરું છું આટલો જ રહેવો જ જોઈશે પ્રજ્ઞા પુરુષ સમજાયું ને અને પ્રજ્ઞા પુરુષ હાજર ના હોય ત્યારે વાસ્તુ પુરુષ હાજર હોય એ લોકોને ખબર નથી એને કાળ પુરુષ કે છે કાળ પુરુષ આર્કિટેક્ટ સાહેબ બહુ સમજાવવા બધા એને માણસને ખૂણામાં એવો બહેવું બહુ સાતર ચાલ્યું છે એટલે હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું આખું કહ્યું હા એટલે નથી અંદર પ્રવેશ કર્યા એવું નથી પ્રવેશ પામેલા છે જે પોતાના કક્ષાએ કરીને પણ આખું બાકી છે હજુ એટલે સુક્ષ્મ કારણ સુધી જાય ત્યાં સુધી એટલે કે ફાઇલ જેટલી સમજાઈ ગઈ એટલી જેટલી સમજાઈ ગઈ એટલી આ બહારની પણ ખાસ તો અંદરની અંદરની ફાઇલ બહુ વસ્મી છે એ તો બહુ ઓછી છે ખરી વધારે બહાર ની છે એવું નહિ આજે બહાર ની વધી ગઈ એટલા માટે આ વાત કરે છે દાદા આજે બહારની આખું અને પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ વ્યવસ્થિત પૂરું સમજાય એટલે કેવા જ્ઞાન થાય એટલે સુક્ષ્મતમ અને સૂક્ષ્મતરતામાં જાય એટલે કારણ ભાગમાં ગયું કે તારે ત્યાં આગળ આપણી આજ્ઞા હોય અને એમાં કારણ આઈ ગયું પાછું કારણ કારણ કારણ આઈ ગયું એ કાર્ય કાર્ય સ્વરૂપે અહિયાં જન્મ થઈ ગયેલો છે એનું કન્સ્યુમેન્ટ થઈ ગયેલું છે અહિયાં આગળ અને એને કહીએ આ ટકા અંદર થી ખબર પડે જ આપણા જીવનમાં તમને નથી પડી ખબર તમારું બધું જોયું નહીં જીવનમાં અમે કહી શકીએ પણ હવે જાણી શું કરશું અમે કહી શકીએ કારણ કે અમને બધી રીતના જાણીએ બધી રીતે જાણીએ છીએ હ બધું જ તમારું આખું પાસ્ટ ને કારણ ને એનું બધું એટલે જ અમે જોયું ને કે બધું આરપાર હોય અમને પણ એ કામ ના ના કોઈ કામમાં ના લાગે એ તો એ તો મારી પાસે આવે કરે સમજવા તો થાય એટલા જ પૂરતું તમે શરીર તો કેટલું પહોંચી વળે એની મર્યાદાઓ હોય ને બધી નહીં સાહેબ ડૉક્ટર સાહેબ એવું છે એટલે આ વ્યવસ્થિત માટે કહ્યું દાદા એ બહુ ગજબની વસ્તુ છે બહુ મોટો સત્સંગ દીકરે છે પણ જ્યારે ફરતી કાઢીશું 10 दस वगेजा संपतिबूल अंतरवाचा ने लगू पड़े अंतर वाचा अंतर वाचा जेतलू जेतलू प्रवेश आगता गया आगता गया अंतरवाचा रेकॉर्ड तो समझात फाइल नमन थ વાણી ફાઇલ રેકોર્ડ ની બહુ મોટી મોટા મોટી ફાઇલ છે સ્વરૂપે છે શું કહ્યું તો પછી વાણી બહાર ની બોલાવામાં નીકળવાનું બધું આખું બધું કમ્પ્લીટ નીકળી જવું જોઈએ કોઈ પણ વખત કોઈ પણ બોલાતી વાણી છે ને એવું નહીં મસા સાહેબ ગમે તેવું તો હોય શું અમે બધામાંથી પ્રસાર થઈ જ છીએ ઓલરેડી અને આખું અરે રામની રામાયણ બોટી વાત કરીએ એટલે દશરથ રામ થાય તો રામાયણ ઉભી થાય જેવું કે છે પણ હવે તો આપણે નામથી મોટી અનામી થયા ને શુદ્ધાર્થમાં ચાલો અંદર ની જયારે સાંભળવાનું થાય ને આપણે ત્યારે એને ઓરિજિનલ પછી ઓરિજિનલ નીકળે વાણીની આપણી અનુભવની એનો છે અંતર વાચા અહીંયા આગળ ઉત્તર પોલમાં દક્ષિણ પોલમાં બરફના મોટા મોટા પહાડો મોટા મોટા પહાડો તમે કલ્પના ના આવે એટલા મોટા પહાડો આ એવરેસ્ટ નજીક ના એવા મોટા પહાડો મોટા હોય ને ત્રિકોણાકાર નો પહાડ હોય મોટો તે પાણીનો ઉપરનો આઠમો ભાગ જ હોય પાણી ઉપર તે મોટો હોય કે નીચેનો મોટો હોય તમે નીચે નું અંદર વાણી કહેવાય અંદર ની બોલી હતી બાર ની જ બોલી હતી એટલી પજવે છે નથી પજવતી અનુભવ વધારે થાય છે મહાત્મા દરેક ને થાય છે અનુભવ નહી સમજાયું આટલી વાત છે દાદાજી કોણ છે હું જો શુદ્ધાત્મા છું પેલો ફાઇલ નો સંબંધ છે એટલે સ્વરૂપ જ હોય એટલે સાહેબ કોઈ પણ ક્રિયા બને છે ને સાહેબ જેમ કે વાણી નીકળે છે સ્તુળ સૂક્ષ્મ સારી કોટી મર્દુતા એ આપડે છીએ જોડે જોડે છીએ નોખા છીએ જોડે જોડે ને સમજાતું ગયું તે વખતે આપણે જ્ઞાતા છે એટલે સાહેબ હું વાત કરું છું ને હમણાં જેમ કે આજે વાત કરીને એના ઉપર લઈ શકાય સાહેબ કે રિલેટી હું ફાઈલ જ છું 100% 100% અનંતાંગ દંડવત નમસ્કાર છે સાહેબ ત્રણ મંત્રો બોલીએ નમો વિતરા ગાય નમો નમો સિદ્ધાણમ નમો આય રિયણ નમો આય રિયણ નમો નમો નમો લોય સવ સાવણમ નમો લોણ હૈ સો પછન મુક્કારો હયો પંચ નો સવપાવનાસણ સવપાવનાસણ મંગલાંચ સિંહ મંગલાંચ પડમ હવે મંગલમ પડમ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ ગજબ નો જેટલી વ્યવહાર માં જેને જેને દરેક ને પોતા પોતાને ફાઇલ સ્વરૂપે જે ખૂટતી લાગે બધી શક્તિઓ માટેનો સ્ત્રોત છે ત્રણ મંત્રો અદભુત એમાં ભંડાર પરેલો છે જારે વ્યવહારમાં એ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી લેવો દા ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય કાર હો અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જય કાર અસીમ જય જય કારમ જય જય કાર દાદા ભગવાન ના જય જય કાર સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જય હાર દાદા ભગવાન ના સિમ જય જય કાર હો દાદા ભવાનના સિંમ જય જય હાર દા ભગ અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર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 ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દગવાન ના હસીમ જય જય કાર અસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દ ભગવા ના સિમ જય જયકાર દાદા ભગવાન જય જયકાર હો ભગવાન સિમ જય જયકાર હો ભગવાન જયકાર હો ભગવાન સિમ જય જયકાર હો